મને લઘુતમ શીખવાડવા ગુજરાતી લઘુત્તમ તમે માસ્ટરપુરી માં કહું સાહેબ લઘુતમ એટલે શું આ બધી રકમો છે એમાં નાના રકમ થાય એવી રકમ ફરી કર્યું રકમ માણસ નો રકમ કરતો નીકળી લોકો કે આ રકમ હારી નથી આ રકમ હારી નથી આમ કહીએ ને આ રકમો શું માત્ર આવ્યું આવ્યું એટલે મેં કહ્યું કે આ રકમો માં બધી નાની વસ્તુ ના થાય એવું ભગવાન છે માટે લઘુ શબ્દ ભગવાન મળે એવું મને ખાસ સમજવું પડી જો પછી એક તંત્ર પુરુષ ગયા મળ્યા સેખંડ માં પગ આપવા જતો કે તું પારા સાવ છું છું તારે એવું ના બોલું મને શ માં ભગવાન મને મોક્ષે લઈ જાય અને પછી અહિયાં કાઢે એક જગ્યાએ મોક્ષ માં પછી એના ઓળખાણ બીજા ઉઠે મેક્ષ મારી બહેરી હારી હતી શું કરવાનું માટે ભગવાન મારે જોઈએ નહી ઉપરી મેં સીધા હોય તો પછી મોક્ષ કેવાય એટલે કોઈ બાપો ઉપરી નથી ગેરંટી આપું છું શું કોઈ બાપો ઉપરી નથી તમારો તમારે ઉપરી તમારા બ્રલ્લર અને તમારા મિસ્ટેક આ બ્લલ્ર શું તોડી અને બીજે ગોતા હોય છે શું કર્યું કોઈ ઉપરી નથી આપડે ગુનો કર્યા પછી એની પાસે માફી માંગી લઈને છુટકારો લઈ અને આવે ને તમારે ગુના હોય તમારે ઉપરી છે બીજું કોઈ ઉપરી નથી અને પોતે પ્રગટ થયો નથી ત્યાર સુધી કામ લાગે પ્રગટ પતિ આગળ ભણ્યા અને તીખ માં આવ્યા તારી માસ્તરી છે કે મારે તો આ મોટા પડે કહી દેવું પડશે તારી રીતે ભણતા નથી અને રમત માં ત્યાં વધારે મેં કહ્યું ભગવાન મારી કારણ કર્યું આટલા વખત મોટાભાઈ અમારા પિતાશ્રી હતા તે ભેગા થયા મોટાભાઈ કોન્ટ્રાક્ટ નો ધંધો કરે એટલે પૈસા જરા એટલે પછી અમારા ફાધર એ પિતાશ્રી કે છે કે અંબાલા ને થઈ જાય એટલે એને વિરાયત માં કરીએ વાતો કરતા અમારા ફેમિલી ના એટલે મનમાં એમ કે એ સુભાનો રોગ કેટલો એ રીતે અમારો પણ છોકરો સુવાય તો રોગ પડે અમારો બાપ મારો પડે છોકરો સુગો થાય તો ભાઈ જોવા મોટો ભાઈ જવાનો મારો રોપ પડે એ બધા રોપ પાડવા તા શું કરવું તું એટલે મેં વાંધો મારું પેડ પાડવા મને વિચાર આવ્યો કે સુભો બનાવશે તો સરસુભો પડનારો કર્યા છે એટલે મારે પેટ પાડે નહિ ને આ કોઈ ઉપરી હોય એ મારી જિંદગીમાં જીવો નથી થયો અને તમને ઉપરી વગાના કરું છું બી એટલે પછી એ બે નક્કી કરેલું કે આપડે એને લાઈફ ખબર મેં નક્કી કર્યું કે આપડે મેટ્રિકમાં પાસ થવું જ નથી પાસ થઈ પરીક્ષા ને એક મિત્ર હતો ગાયન ગાથો હતો એ જોતા હતા નિરાતે પાસ થયા ના પાસ થયા એટલે મોટા પે કહ્યું શું કરવું છે તમે કોઈ કરવું નહીં તો તમને પ્રોપર્ટ વાંચવા કોમન સેન્સ બધું ગોળ પાડ્યાનપુર માંથી ગોળ પાડ્યા સમજ ને અને નાનપુર માંથી એક કોઈ ચીજ કોટલી બંધ લાવી નહી ભાઈ લઈ હોય ખેતર માં અને મકઈ હોય એમના ખેતરમાં તો તમે એકાદ થોડો ખબર ખરો લોકો બધા આવેલી નથી બધા એટલે મૂર્તિ મૂર્તિ લોભ નાના માન નો પૂરું બાપો માન થી જીએ તેના જીએ તમે કાળો ના પે માલ વસ્તાર આવી દે એટલે પછી ધંધાનો ખેંચી ગયા પછી કોન્ટ્રાક્ટ નો નાગો ધંધો કર્યો કેવો તદન નાગ મજુર જો ધંધો કરવો પડે રોકાણકારી સરકાર આગી ચોરીઓ બધો આ ધંધો મળ્યો હતો શું કર્યું તને આમ જ ને આ તું લખી લઉં છું કે એમને મતલબ લખી રહું છું નઈ આ ધંધોમાં આવ્યો હતો પેલો એ ઉગ છે એકાવનમાં પૈસા તો બધા બહુ આવ્યા ગયા બેતાલીમાં લોકોનું કારખાનું હતું અમારું વિશ્વ એન્જિનિયરિંગ કંપની હતી બેતાલી ની સાલમાં આપડે તમારે કપાસના ટીપિયા બનાવ્યા છે ને કપાસ ઉકાળા ટીપિયા આવતો હતો ને એ બધું બધું કારખાના બધા અમારા હતા બહુ મોટું એને એમાં કંટ્રોલ નું સરકાર લો આપેસ રૂપિયા થાય કાળો બધા તો કરાયે આપણા જેવા સારા માણસ થી કાળા બધા થાય નહી એ તો પેલા દલા બી આયા નહી સાહેબ તમે મોટા માણસ ના કરો પણ અમારા જે આ ગરીબ લોકો હો તને ચિંતા પોષીએ મને પછી આવો પણ મને આવો ને પણ એમ ખબર ના પડી કે પછી લઈ પછી લઈ જઈને પોચડી દે છે સમજ ને ત્યાં કાળા બધા સી ગયા પૈસા ક્યાં ગયા બધા તે હજારો રૂપિયા નો ધંધો થયો કાકો પૈસા નું પાણી અમારે ભાગીદાર અમારે તો થઈ ગયું નિકાલ નિવેરવાય ગયો મેં નક્કી કર્યું તું કા રોમે રોમે કરે છે પૈસા જાય તો સારું રોમે પૈસા પૈસા એક એક રોમે જાય તો સારું ને પછી છેવા છે મારા ભાગીદાર થી કાગળ લખ્યો કે ના અરે કંપની ભલે બહુ ગોટગારી છે પણ થોડું ઉજ્જવળ થાય એવું લાગે છે એક ચૌદ હજાર રૂપિયા મોકલી પિસ્તાલી નો કાગળ લખ્યો નહી તમને પાછા જતા રહે કેમ લખ્યું છે કરવા રહ્યા જતા રહ્યા કાગ પાછા જતા રહ્યા રિહાય આપડે તો તેના ટી છીએ શું એટલે આવું તેવું કરી ફોન ફોલ્ડ કરી લાગી દીધી હતી નથી પડી પૈસા ની સમજો ને એ લોકો એ ઓગણીસો એકાઉન માં કયું ઓગણીસ એકાઉન માં અમારા ભાગીદાર ને કાદર ને બેંક માંથી કેટલા રૂપિયા છે લાખ પહેલા એક લાખ પડ્યા છે દસ હજાર રૂપિયામાં કોઠી મોર એવું કે આપડે કાવર બજાર બંધ કરો આપડે આ તો તમારે ના કરવો હોય આ સિંમે ચોરીઓ કરવાનું તમારે બંધ ના કરવું હોય તો મારો સંઘર્ષું કર્યો એમને કાલે તારે જાણવું જ્ઞાન ક્યારે થયું ક્ન ક્યારે થયું કેવી રીતે એકાવન માં જોયું હતું ત્યારે જગત કોને બનાવ્યું કેવી રીતે બન્યું ભગવાન કોણ આ બધું શું કોણ કરાવે છે એ બધું જોઈ લીધું સમજાય ને જેથી બાકી રાખ્યું અને ભગવાન જે હતો ભાઈ પ્રગટ થયેલો એ વર્ષ થઈ ગયો ભગવાન સંહાર કરે સંહાર કર્યા વિના આહાર મને ખરો संहार कर वि आहारे खुदारे संर करने दुख थे खर तो संहार करीजा जीव ने किंचितर दुख तो थे તો પછી આપડે થોડાક ભરણ પોષણ થાય કેવી રીતે આહાર તૂટી ને પછી આપડે મોક કરવા માટે મોટર સ્કૂટરો ફેરવવા માટે સ્કૂટરો વૈભવ માટે સંહાર કરીએ બરોબર નઈ ને પછી આ કપાસ નોંધીએ તો એ કેવું લક્ઝરિયસ લાઈટ જીવવા માટે વધારે સંહાર કરી ને વધારે લક્ષ્મી પ્રાપ્ત કરીએ તો એ શું કેવાય તો પછી અમે આ કપાસ નો દવા કપાસ અમે પકાવીયે છીએ તે જીવડા મારવા યળો મારવા માટે અમારે દવા છાંટવી પડે છે તો તે શું કેવાય તમારો એ અમે આ કુદરતી સંજોગો એવા આવ્યા છે કે જેને કારણે અમારે છાંટવી પડે છે દવા સંજોગો બહુ છે એટલે દવા છો આહાર માટે પણ વૈભવ ને પૈસા વધારે ભેગું કરવા માટે રીત મન ને મારે બહુ મોટી હિંસા કેવાયું શું કામ છે મન ખરું આ શરીર મન ખરું આ શરીર માં મને શિર ની અંદર શું થાય છે એ ખબર જ નથી એટલે હું તમને એમ પૂછું છું કે મન ખરું કે નહિ એમ તને વિચાર આવે છે અસંખ્ય અસંખ્ય અસંખ્ય વિચારો આવે છે પછી ભટકવા જાય અહી જાય ખેડ જાય કે જાય મુંબઈ જાય ક્યારે જીત હોય છે જીત જોઈ બેઠું ચિત ઘેર જાય મન કઈ જગ્યા મન કઈ જગ્યા એ રે મન આ શરીર ની બહાર નીકળે નઈ બતાવે ના એક શરીર ની અંદર કઈ જગ્યાએ રે થાય તો પછી વસ કેવી રીતે થાય મારવા દિવસ થાય એવું ના મારવામાં અને દુઃખ થયું હોય તો એને दुख थत होने वाय करो तो मन में दुख थायसे दुख थाय वा दुख थे खरु मरवा दुख थाय तो वश करने दुख थाय खरु ના ના માવડા થી દુઃખ ના થાય એને દુખ ના થાય તમારું ગુણવ ગણાય મન એ મથવ છે નાવડી છે અને સંસાર સમુદ્ર ભર સમુદ્ર માં તમે માવડીને તોડી નાખો મારી નાખો તો તમે રગડી બધો એ માટે માથુમા ઉપર મૂકી દયા પછી માં એના કોઈ નહીં હજુ સંસાર ભર ભર સમુદ્ર માં વર્ષ કરવા આપડે હેરાન ના કરે એવી સંસ્કાર આપીને એને હેરાન રીતે કરે એવું સંસ્કાર આપે સંસ્કાર આપતા હો કેવી રીતે કાયમ ઉઠું કરતું હોય એને સંસ્કાર કેવી રીતે આપવા છે કાયમ ઉઠવું કરતું હોય એવો તનાપીસ તાર મે આવો તનાપીસ જાર સારી સતાજ કેજે હવે આવ્યો છે તો એમ કહી દે ને આવ્યો છું તો કહી દે ને પછી તમે કીધું છે આયો છું જ્યાર લડાયો અહીંયા ગયો બારગમ રહેશે ના સાંભળીમો દરસો અહીં જ રહેશે દોસેનો હું શું કરું આ કે છે આજે હા મને જ કરાવ્યું કરતો નથી પટેલ છે પટેલ છે આ વૈકલ્પિક અંતરાલ ઉપર અપાર લગાને કાલ કોને કેવામ આવે છે કાલ કાલ કાલ કાલ કાલ કોને કેવામ આવે છે કાલ કાલ ના ના કાલ કાળો ના કાલ કે કાળો કાળો કાળો કાલ નો નહીં અરે આ લાગે ને કાલ કાલ કાળો એટલે ટાઈમ ના ના ટાઈમ નહીં કાળો કાળો સમય ના અર્થમાંથી પૂછતા કાળે મને ભૂલ્યું એ અર્થમાં કાળ આ કાળે મને ભૂલ્યું ભૂલી ગયા જે વસ્તુ ભૂલી ગયા વસ્તુ ભૂલ કર્યો જે કાળો હતો એ કાળ ભૂલ કર્યો યો ભૂલે આજે રોક પણ આવી ભૂલ શરૂ થઈ ગઈ તમે જે રીતે કયું શરીર ની વાત છે એ સમજાવું શરીર ના એવું નથી બ્રહ્માંડ કોને કે છે બ્રહ્માંડ કોને કેવાય બ્રહ્માંડ બ્રહ્માંડ જગત છે બ્રહ્માંડ છે એ બ્રહ્માડ માં શું થાય કે આપડા આ બધે લોક કેવાય છે અને બધે લોક નો ભાગ ઉપર નો ભાગ એ બધો ઉર્જ્વલોગ માં દેવો છે ત્યાં વસ્તી નું કેવું ત્યાં વસ્તી કેવું હોય છે મકાન બકાન આપણા જીવન છે બે પ્રકારના ઉપર ઉપર ના બહુ હસ્તી બહુ હસ્તી નથી પ્રકારના દેવ છે એ આપડી કઈ મકાનો મકાનો કબ્રસ્તા ની જગ્યા હોય ત્યાં એ મુકામ કરેલો હોય એટલે તણા બનતા સુધી આપડે લઘુ સંકાર બેસવું નહીં જોયું એ દેવો નું આપણે જે વર્ણન કર્યું તેનું સ્વરૂપ કેવું હોય છે માનવ દેહ હોય છે ના એક દેવ બધા પ્રકાર નું દેવ લઈ શકે નામ ખરું આપડે નીચે ની વાત કરી ને કે નીચે ના દેવો તો એનું સ્થાન ખરું અમુક ચોક્કસ બધું સ્થાન છે જેમાં ગાડી છે એમને માટે ઘર મકાન ની જરૂર તે દેવ ની વંદન અને એમનું સ્થાન કીધું ઉપર ના દિવસો બે ખરા ઉપર ના બે દેવો ના બે દેવો રહ્યા હવે ઉપર ના બે દિવ્ય ચંદ્ર તાર બધા જેનું શરીર શરીર અજવાળા કેવું છે સ્વરૂપ કે સૂર્યમો ત્યાં સૂર્ય ના સૂર્ય ના પ્રકાશ અને એટી ઉપર ના દેવો ભ્રમલો બુદી આપડા એના બધા દાદુ સંતો બધા ઊંચા ઊંચું કરે છે પાંચમો ભ્રમલોક કે છે એનું વર્ણન મારે જોયું છે એનું વર્ણન જોયે છે દર થઈ જાય મહેનત થાય નહીં કઈ નીચે આવવાનો કે એની ઉપર કોઈ હોય રસ્તો જવાનો ભાવ થાય ખરો દેવાનો ઉપર જવાનો કઈ રસ્તો હોય કે નઈ અભાવ થાય ચિકન ચિકન તરફ ગમે ખાવાનો પ્રમાણ માં ભાવે પ્રમાણ માં ભાવે હા પણ ભાવે ને આવે મોટા ભાગે શ્રીખંડ વધારે પાવે મન છે મોટા ભાગે શ્રીખંડ વધારે પાવે હા નઈ જમા સેકન્ડ બેસાય તો કુછ થાય ને મન થોડું અરે હું હું ખાવા મો મો જે હોય તે ખાઈ લે ઉન પી લે હું ને હું તમને તો ના ના બાર રાતા નથી દુસરા લાડવા છે જલેબી વલેબી આ ફીક તો હું ખાવા મો એ જે હોય તે જમી લેવું મેમ સારું હે કે સારું એમ સેકન્ડ સારું તો આગે ફરું લાગે લાગે જો કે એમ કરતો તો સેકન્ડ આ એ ડાલું આ તો હું હા ભવે સારું લાગે આ તો બજાર માં ઊભો કે તર ગમે કે કોઈ ના તો લગનમાં ગયો હોય વાદો રાખતો ન હોય એ વ્યવહાર ચાલતો હોય મડલ મંડપ બંદરો હોય મહિલા હોય ગાયણો ગાતા હોય અને જમાન જમા બહુ ના ગમે એવું બહુ ના ગમે થોડું ગમે ના ના બહુ જરૂર વગર ઉભું નહીમ જરૂર વગર ઉભું નહી રહેવાનું એટલે લગ્ન માં ગયા હોય તો બે હાજર ના આવે બે હજાર આવી પણ જાય હવે એવું રોજ જમવાનું હોય માર કંટાય છે રોજ જમવાનું હોય થાય નોજ વાર કરેતું ભાઈ કહીએ બોલો રોજ વાજા વાગે રોજ શ્રીખંડ ખાવાનું મળે બધાને ગમે એમ તમને કદાચ જુદી કે રોજ શ્રીખંડ આપે તો ગમે ખરું બહુ દેખાય તો એને ગમે નહીં આપણે પાછું એનો આયુષ લાબા હોય મરાય નહીં એનું મરવાની ભાવના થઈ ગણવાય તો સારું અને મનુષ્ય લોકો લોક માં જઈએ તો સારું મનુષ્ય પછી એના પાછું દેવગતિ માં મનુષ્ય લોક આવે મનુષ્યલો આવે આત્માના બંધનો હોય ધરા હોય તો કયા પ્રકાર હોય છે આત્મા ને બંધન જ ના હોય એ પોતે અબંધ આત્મા છે કેવો છે પછી પાંચમું કયા કામ ને આધિન આત્મા ને શરીર માં આવવું પડ્યું કરવા ને કાપવા જેવી કર્વો કેટલા પ્રકારના એને શરીર માં આવવાનું કોઈ કારણ ખરું સંજોગો સંજોગો સંજોગો આવવું પડ્યો એને ઘેરે જગત ના બધા સંજોગો છે સંજોગો થી ઘેરી જાય છે એ સંજોગો એને ઘેરી જશે એટલે આત્મા જ ઘેરાયો કેવાય ને એટલે આત્મા જ ઘેરાયો કેવાય ને આત્મા ઘેરાયો એનું પછી એને શું કરેલું કે ઘેરાવું પડ્યું કે સંજોગો ને થવું પડ્યું ને એ ઘેરાયો તો એવું શું કરેલું કે સંજોગો ને અધીન પછી અધીન થયો કેવી રીતે તો પછી અધીન થયો કેવી રીતે અધીન થયું સંજોગો ના પૂછું છું કે સંજોગો થી કેવી રીતે સારી વાત છે આકલ થી ના કે તો કઈ અવિનાશજી સાથે છે અને સાથે છે પરિચીન વાળા છે સમસરણ વાળા એટલે નિરંતર પરિવર્તન થયા કરે જેતેય પરિવર્તન માંઈ પોતે ફસાયાર વિધાય ફસાયાત એ તો સમજી ગયો કે એને જે ફસાયા પછી એનું એ કયો છે તે એ શું કરી વેવું ના શું કર્યું ની એનું નામ આપો એ ઘેરના આત્માને એ બંધન માં કે ઘેરના એનો કયો છો પરિવારો છે તે કો તું અંગ્રેજી ભણેલો છું ના તું વેઅર છે ટુ વેઅર છું ઓ દેગાસર પાણી દેઈ જાય તે એ તું દેગાસર પાણી ખાને કઈયું જે કોઈ હોય તે આત્મા ને સંજોગો મળે કે આત્મા ને જે છ કારણો ઘેર્યા છે એવું તમે કયું તો મારે છ કારણો નામ જાણવા છે આપણે જે લડત છે જે જે તમારું માર્યું beaucoup ah mieux! <makes etc andASS favorable noise> ». Je t'zept pas ça, si t'es passé. Tu suis bien disô unsure de lui T'as disoqué ici. જોઈતી ના હોય તારે શું આ દુનિયામાં કોઈ ચીજ જોઈતી ના હોય તારું નક્કી થશે સુખદ વધુ કાંઈક હાર છે મારે કોઈ ચીજ જોઈતી નથી કપડા પહેરા આ જરૂરિયાત ઓછી કરી ને તો એ શું કીધી સમાજમાં વ્યક્તિ પૂજા થાય છે તમે વ્યક્તિ પૂજા માં માણસો વ્યક્તિ પૂજા કોને કેવાય કે આપડે ભયવડતા હોય ને તમે છો આપને સંતો ને પગલા લે ની તો જ્ઞાની પુરુષ હોય અહંકાર ઓછો કરવા માટે પૂજા થાય છે વ્યક્તિ પૂજામાં એટલે આ તો ભગવાન ના દરવા લી ને બેઠેલા સારું શું સારી છું જાણવું થઈ મને વડોપ્રધાન છે ભગવાન પાછો છે સમજો પછી પૂછું બીજું આ થયા કીધું રાણું છે બીજો પ્રશ્ન છે ગુજરાતી ના ગણું ગુજરાતી નો સવાલ નથી ગુજરાતી માં ભગવાન થાય એ તો મને ખબર ન ગુજરાતી માં ભગવાન થાય ગુજરાતી માં ભગવાન થાય પછી શું માધવું તમે ભગવાન છો ના એમ કે છે કે મને એવું જાણવા માં ભગવાન સમજો છો એમ ના એવું મને ખબર નથી દાદા ભગવાન કહો છો ભગવાન એટલે ગોડ ભગવાન થયેલો છે હું દાદા પગા નામ કરી